આવું ઘણું થયું ત્યાં કર્યો બગડી ગયા ની ભીત હોય અહીંયા આવતા જતા હોય આવું છું આવું છું પણ આવું પણ મારી નબળાઈ છે એટલે મને પાડી શકતો એટલે મને એમ લાગ્યું કે મારી નબળાઈ છે હાથ ના પાડી શકતો નતો હું સમજતો હતો મારી નબળાઈ ના કારણે પાડી શકતો કરવા ની કૃષા કરવા નથી અનુભવ માં આવે છે હજારો કાલે બે હજી આવે છે પછી આતો ખરે મારું તમારી મહેનત ઇબાર થઈ જાય કેટલાય ના લાગે આવું આવું ના કરું અહી પરત મહિના નો માર્ગ પરિણામ ગાયો બહુ જ ઘટેડે રાખો મારે એના કરતા મોટો પરિણામ કાયદા વખતે ચાલે હાર બધું ત્રીસ ચાલતો ચાલીસ હાજર માર્ગ ત્યારબા બરોબર જેમ હોય હા દસ મુક્તિ આપે જય જય જય જય થાય આપણે પહોંચો એ વાણી કેવી રીતે થાય સત્તાવર્ધન થાય ને આપી શકે નહી अग्रसोच अग्रसोच करो ध्यान કે આ જે ગોઠવણી કરેલી ચિંતા થાય ચિંતા કરે અગ્રસો એટલે પરણાવ જેવી થાય ત્યારે પરણાવે પરિણામ એના માટે નું પ્લાનિંગ કરેલા કેવાય કેવાય સમજાવતો નથી આપણને જે ઇફેક્ટ થાય છે આપડે કરેલા આપડે સુખી જવા નજી છે ચા કીધું ચીજ કેવી ટૂંક માર માર કર્યો થયું પથરી ખસતી નથી કરી બધો હિસાબ છે તે પથરી આવે છે બધા પથરી ની આવતી સાહેબ આવી મોટો માન પૂછારી પૂછારી નથી આવે કે પતિજા આવી ને એની વાત કરીએ તમે એમ કેવડા થાય ના પાછું લખે રૂપિયા બીજો સવાલ પ્રકૃતિ થપાવી એટલે શું એ બરોબર પ્રકૃતિ થપાવી એટલે આપણી પ્રગતિ ને સામાન્ય અનુકૂળ કરી ને અનુકૂળ લઈને સંભાવ્ય નિકાલ કરવો મોક્ષે કેવી રીતે જવાય પ્રકૃતિ ખપાવી મોક્ષે જવાય કેવી રીતે સમજ પડશે બધા ને ક્યાં છે વિરાશ થાય બધા કોઈ વિનાશ હોય મોડો હોય છે અમારે અનુકૂળ આવે જેવી રીતે ટકાવી ટકાવી સામાન્ય અનુકૂળ આવે એવી કપાવા માટે નહીં ચાલે દવાઈએ બધા સ્વીકારી ના થવાય એમ કામ થાય પછી ના થયું કહેવાય નઈ સમજે ના આવેલા પછી તમારે થાય છે કે બીજા કરે પાછી થઈ જાય લાગે છે કેટલાક લોકો કરાય કે લાગે તો મીઠું મીઠું લાગે ના લાગે ને તને કેવું લાગે પ્રશ્ન ક્યાં પૂછવાનો પ્રશ્ન ઉભો થયો હોય ક્યાં થયા થયો અજ્ઞાનતા નું છે વાણી અજ્ઞાન હતો ત્યાં વાણી હશે ભાઈ અને તે અત્યારે જ્ઞાન રહેશે તારે બોલવાનું આવે ને આવી વાણી નીકળે છે માલતી વગર વાણી જોતા સર સમજય પછી સસ્તા વગર ની વાણી બુ જાણવું ક્યારે કહેવાય આ પછી બુદ્ધિ થી સિનેમા જે જોઉં છું તેમાં સુજાત માં દેખાય રસ્તા પર જે લોકો જતા હોય એમાં સુજાત માં દેખાય જાણું સંસાર આત્મા આપડે સમજી રહ્યો કે આપડી ભૂલ છે સંપૂર્ણ ન્યાય કોણ થાય આપડે સારું કામ કરીશું એટલે સમય મીટર જોઈ લેવું એ ન્યાય માં જ ન્યાય આવું ના પછી સુખદ પર એ જગ્યા ના જોઈ છે કલ્પિત ગબર છે હા આવું કલતું જ નથી કલાક બે હા એટલે તને કંટાળ આવે ને દુખ કહી દેવા જવું પડે પાંચ છ કલાક બે હાડે એટલે શું બેસા બહાર્યો હોય જમાઈ ને બેહાડી હોય તોય કંટાળે શું ખૂટે છે એવું તે કંટાળો આવે છે શું ખૂટે તે કંટાળો આવે મને નથી આવતું મને કોઈ જગ્યાએ સનાતન આ સુખ નું સુખ કે હોય કેમ કરો કંટાળવા ને રાતે સંજોગ ઉભા થયા નથી એટલે સંજય ગોભા થયા નથી એટલે સુખ આવે એટલે લાગે ઘરે નવી દુઃખ જ છે સંજોગ આપણને દુઃખ આપે એવું ના થાય દુઃખ આપે નહી દ્રવ્ય થી ક્ષેત્ર થી કાળ થી ને કતિબંધ પણ એ વર્ષે પૈસા કમા હારે લાઈન પર જવું સારું ના પેલું તો હોય જ એ રસ્તે જાય પૈસા તો અંદર આવ્યા જ અધ્યાત્મ ના પ્રોડકશન જે કરવા જતો આ તો બાય પ્રયોગ એ લોકો પછી બાઈક મતલબ લાભ ગયો નાદ લાગ્યો એ બઉ નાદ લાગી ગયો લાગી એમને લાગી ગયો મોટા બંગલા સંયોગ હોય છે ને એ સંયોગ હોય છે ને પાછા એ તો સંયોગો છે ને એનું આપડે સંજોગો હોય છે બધા સંજોગો વિયોગી શકાય આપડે જોવું જોઈએ નાટક કેટલું છે એ પણ આપડે સમજવું છે જોઈને મારો અહંકાર દાદા એ ઊંડો દાટી દીધો છે એના માર્કેટ બદલી માર્કેટિંગ માર્કેટ એ કે છે મને એમ લાગે છે મારો અહંકાર દાદા એ દાટી દીધો છે પણ પછી બી કરે છે આજ્ઞામાં રે દાદાજી ને તું ના ઉછળી ના આવે આજ્ઞા એજ દાદાજી આજ્ઞા એજ દાદાજી છે એમની જોડે આજ્ઞા જોડે રેવા દાદાજીને પ્રસંગ બધા જ કરે બધા સુખો દુઃખ નું રૂપાંતર છે શું છે નિરંતર ભય વાળો જગત બંગલા કારણ કે એ તો બીક રહેલી જોઈ ને આ સહયોગ ક્યારે ચાલુ જશે હા નિરંતર તો બીક રહે જ ને હા અંદર ને અંદર તો ઇનસિક્યોરિટી અંતરદારો કે છે અંદર એમ લાગે છે કે અંતરદાર છે એ લીધે આનંદ અને આખું જગત કઈ પણ દુખ હોય હાય સંસારી દુઃખો એ દુઃખ નો અભાવ થાય થાય એને લાગે કે હા અને આ પેલો દુઃખ નો અભાવ થઈ જવો જોઈએ દુઃખ નો કુખ લાગે નઈ અડે નહી એવું જોયું દુઃખ લાગે છે એમ કે છે કે આમ તો લાગે છે કે કઈ દુઃખ લાગતું નથી થોડુંક કોઈ વાર એક સેકન્ડ થઈ જાય પણ એવું કઈ નથી પણ પેલો આનંદ નથી ઉભરાતો સમાધિ રે પછી આ જગત સમાધિ સુધી પહોંચી શકાય અને સંપૂર્ણ આનંદ ઉત્પન્ન ક્યારે થાય કે મારું શું કહે છે દુઃખ અભાવ થાય પછી એવી સમાધિ તમારી દુખ માં સમાધિ અરે એક મહિનો ચિંતા માણસ ના મન માં બહુ ખાવા તો નિરંતર ચિંતા બનાવે હવે આપણા મન માં કેવું રહે બે કાર્યકારી ગઈજન અને એક છે તે નિવે લાવનારું આપણું ાયણ છે આજે પાછા આદિપુરુષ મારી પાસે સંસાર જોઈતું નથી મેં આદિપુરુષ ને દેખાય બધો સત્ય વાત છે એટલે બાર લોકો તમારા કરો છે ને બધા પહોંચાડી દો લોકો ને ધંધા કરો પાણી દેખાય છે બાર વધારું સી ભોગવતા નથી આવડતું બધી બહુ છે ભોગવતા આવડી જાય કરતો કરતો મીઠું બધા નથી એમને કોર્ન કાપી લે લોકો થાય બધું બહુ જ થાય કોર્ન શું મારી પાસે સામાન રહ્યો તે જુએ એક હાથ કાપી દાખલ બીજો છે બે હાથ કાપી દે તા કે ત્રગ છે ગયું હોય એનો વધારે વિચાર કરે જે ગયું વધારે વિચાર કરે મારી પાસે બે લાખ રૂપિયા નુકસાન ને લાગે સાહેબ છે નુકસાન થાય એમ જ જાય છે બીજા નું ઘે થી શું લાગે તો બુડી એ કે ને રડી ખાવા માટે આવે એમ ફોન પછી ક્યાં માટે અહી આપણે ગેસ થી લેતા રહ્યું એનું શું કરું માર્ગ શું માર્ગ નાપડ નો નાપણ નો માર્ગ શું રહ્યું છે બંગલા વેતી ગયા અને મને બંગલા બધા ચાર માં એક માં પર્યાવરણ છે આવી થિયરી છે ચીફણ કરવા ની જે બેસી <the grand feeding suggest Chandler> <the grand feeding treatment> ભાન નથી આવ પટેલ એટલા તમારે દાદા કલાક એવી શું ઘાટલું હોય જવાબદારી પાડે અને તે પાછું સરવા ને સારી પછી મન પાછું મને છું આમ બીજા હાથમાં નહીં સારી માં નહીં સરવા ને ધાર્યું વાત નાખે બપાયા જ કરવાનું નિરંતર ખુલ્યો છે વાત કરાય છે પૂરું કરી લે ચોખું ખાબો તારી લાતારી લાતારથી આપણે લક્ષ્મી લેવા આવ્યા જમીને ના જમીન લેવા ત્યાં લક્ષ્મી તો આવે આપડે પાટવા પાડ્યા આપડે આપડે શું બિઝનેસ આકા શું કામ લઈશું શાંતિ રાખવાની આગળ તો નહીં આરામથી વંટોળી આવે વંટોળી આવે પછી લેબર કરતા આપડે આપણને ના ભાઈ આખી બાઉન્ડ માણસ કોણ ના આવે વેપારી ના કોણ આવે ખેડૂત ખેડૂત પ્રકારની અત્યારે ના આવે પૈસા આવે ના આવે દિવેલ હતું પણ એક દિવસ થાય દૂધ નથી અંધારું રોતી જાય ને ભાગ નાખી એમનો ભાગ જ રાખ્યો આરામા જાણો આપડો બ્રોક નાખ્યો હતો દર્શન આવ્યો બધા હાથ હા ને પાસે Why should you keepèvement in reach of us, here are two. Second of the�� there are really who will reach of us. É aquí our children, do we actually help肉? No. No. O teacher, this life is a prajem. Yeah. A lot of people that courage not to do everything. In our church, wea them interoperate the dotted line. How did it stop having a second?! Oh no! beautiful香! તમને બે ત્રણ દર ખબર પડી જશે કે તમારો સંદેશો પહોંચે આપડે ભક્તિ થાય પ્રવાહ ચાલે છે તપશ્ચર્યા કરીને જે આપણને શક્તિ મળે તપશ્ચર્યા તપશર્યા શક્તિ મળે ને તપશ્ચર્યા કરીને પણ કે આ બરાબર થાય કે નહીં એનું ખબર કેવી રીતે પડે બધો અજંકો વધે અજંકો વધે અજંકો ના રહેવો અજંકો રેશું કામ આપડે બીજી પણ જય શ્રી પટેલ છે બહુ કડક લાગે છે પોતાની માલ ભરેલો હોય તો અસર થાય ને પોતે જગ્યા થાય ભૂલ તો પોતાની જ કહેવાય ને બગડી ગયો તો કઈ તું બગાડ છે ને બગડી જાય છે જે જોતા હોય એવી બહુ ઈચ્છા થાય દાદા પૈસા એની ઈચ્છા થઈને દાદા માટે ગાડી લઈને દારણ થયું જેટલું કેમ સારું છે એમ આરે જી તાર Tata Charlie જે મલેલી બઢામ આપી દેર બઢા કેટલો હોય બઢામ ન કઈ થોડા રહેવા દે તોય ના કે બઢા 100 માં આપી દે ચાલજે દર ગયા આ કાચ વધારા હોય છે આના દે એના ભી વધારા હોય છે સતે કોંગુરા કરજે ઓલો જે આવે બઢામ આ તો આપડે આતો વ્યવહાર લોકો ઘણા થાય ખરો નં જ્ઞાન માં જોઈએ નવી નો ગણાય નહીં બે ત્રણ દેખા તો એスコ સચ્ચે રે તો લાગી બેકે જ લાવ ને આ ફાય ને બરાબર ને યે પરમેટી કોલ જ છે ને બદલ જ થાય તો બહુ ભાવ છે એના માટે મત કમાઉ એટલું બધું આપી દેશે લરી ના બચીયા લેન બહુ લે માન રૂપિયા આપવાનું દેજો ના હોય તો વિશાપ દેવાય એ વિચાર આવે આપણી ભાવના હોય ને એવું તો આવી ભાવના પૂરી થાય જેરન ભાઈ ક્યાં હતા કેથી આવન છે અદરタルકિયારન દે અ ખબર એ નથી પેલો તેજુ આને આવી આવે છે પહેલા એનું આત્મકથિને છે આત્મકથો નથી એ તો વ્યાજે કોય છે હાલા હા આ તો તો ત્યાં બેઠી